ધ્યાન બેસી ને તો એક કલાક બેઠું છું એક કલાક બેસે છે એમ માં ભગવાન ના ધ્યાનમાં બેસે ભગવાન આપણા શરીર ધ્યાન માં બેસે છે ભક્તિ વધારે છે ભારત નથી કે બેંક માં ડોલર લેવા જાય અગવડતો ને એના પર પ્રીતિ છે ભગવાન પર પ્રીતિ નથી જેની પર પ્રીતિ વધે ત્યાં એકા કરતા પ્રીતિ વધારે લક્ષ્મી નો સંસાર થાય તારે લક્ષ્મી નો સંસાર ના છે છોકરા અટક્યા છે ત્યાં શું કરીએ કે કોઈ ચલાવતા જરૂર નથી લક્ષ્મીજી એટલું લાવતી હતી દાદા લક્ષી રાખવાનું વાંધો નથી થતા મો રાખવાનું વાંધો મનથી રાખવાની બે થી બરાબર કેવલ ના તે ઓ ઉપલબ્ધા લોકો ભગવાન ગરીબ ખરી એ તો બદલાય ગયું જય જય જન આવે તો તે તો લાને આ નવંત આગા વન દેહીયા આય આજ જેટલું કરે એલું તમારું મારા કોઈ જ નુકસાન નહિ રે નંદ દેમ પાછા કેસરીભાઈ જેવા જૈન છે કેસી ભાઈ વાળા જૈન ખેસરીભાઈ ના જેવા આપડે ઝીંગોળી ઝીંગોળી વર્ગે ને આપડે ઝીંગોળી વર્ગેલી છે બગાય બગાય જાળો જાળો જાળો જ્ઞાન જ્ઞાન જાણું છું જ્ઞાન છે શું છે મને ભાઈ ભાઈ હા કે તમને લા કુછા મેના મતલબ મે પોતાની જાત મે બીજાને અસલી છે પોતાઈ પોતાની જાત મે તમાર નામ કે તિરુશ તિરુશ ભાઈ તિરુશ કદા તિરુશ انا ખરગર તિરુશ આ ના એ આપડે સત્સંગમાં આવતા રહેશે સાંભળતા નથી યાદ આવતા ઈચ્છા ભાવના છે ને એ પૂરું થાય એવું દેખાડશે આમ પ્રતિક દેખાજો ને કાલે આવજો ને કાલે પ્રતિક દેખાજો દે દેખાય દે બધું રવા દે પ્રસાદી છે માટે એલા વાતચીત કરો સર સાથે બે બેટા ઓપસ કરી લેજો સર સાથે વાતચીત કરો જે દેખતે કામ ઇતકારી હોય આપો તૈયાર થઈ જાવ ને તૈયાર તો પછી થપાવા દે વાત થાય બધું તૈયાર થવાની જાણી લો કેવા બાત મોરી જઈએ જોર આપણે હેમ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 તો એનું થાય થાય છે આ દુનિયા માં કોઈ એકાઉન્ટ રાખવાની જરૂર નથી કોઈની જરૂર જતી હતી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 અહિસા પર પડેલા કરેલી અંધારું નહિ આવડા આવડાવેખાય દેખાય ને એટલે વાંધી હતી ની એવું છે એ પ્રકાશ આવો નથી દેખાય છે પ્રકાશ નથી હા બે દેખાય તે પ્રકાર છે એ આપણે ગાડી જતી હોય અને વાદરા છે ને કાદવ ને ઘટાતા પાણી નડે એ અંધાતું થાય ખરું કાદવ કાદો વાર થાય અદ્વારા કોઈ કાપી નાખતો બડે આપણને આપણને આપણે? ઘણા વર્ષો પેલા વેસ્ટ્રીઓ આખો જે આખો તૂટી જાય કથિત વસ્તુ નીકળી ગયે એમ જે ટોળ જીલ્લા વિશેની હિસ્ટ્રી અત્યારે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 વજન કર્યું તો કેમ જુતા જુતું તું ત્યારે વજન કર્યું એના કરતા મરી ગયા પછીનું વજન ઓછું થયું હા એટલે આવું આટલું જ લોકોની પાસે જે લોડ છે આત્મા નું આત્મા નું વજન જ નથી જોડે બીજી ચીજો ગઈ તેનું વજન અને જોડે બીજી જોડે બીજી ચીજો જાય છે એક તો પોતે મૂળ ચેતન પછી બીજું કાન દે છૂટવાનું છે બે સાથે એક વચ્ચે ના પડે બી ગમે ત્યાં આજે આઠ માંથી બીજા બે માં યુનિ માં જાય છે તો ત્યાં એને ગામ માં જાય કે બીજા ગામ જાય કે બીજા દેશ જાય બીજા દેશ માં હશે અમેરિકા જેટલો લાબો થાય આપડે ત્યાં ભૂત નહિ પણ પ્રેત ભૂત કરેત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 મંદિર હોય બીજી હોય એ જગ્યા હોય ને તે અગર આવે ને આવે અને આ પ્રેત કેવી હોય ત્યાંથી નીકળ્યો પછી એને દંડ દંડ ખાતર બીજી જગ્યા ના મળે દંડ વાત ના એના રજની ખાતર શું કરવું પડે એટલે ભૂખ લાગે એટલે શું કરવું પડે બીજા ના દેહ માં તો પડે ઊંઘ લાગે તરસ લાગે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 આખું જગત બધું પ્રમાણ થી ભરેલું છે ગંગા નદી કિનારે બિહારમાં પટના માં ગયેલા અમદાવાદ સુધી લઈ આવ્યા ત્યારે અમદાવાદ ના સાધુએ તારીફ કરી આવી ત્યાર પછી ભૂલ થતું રહ્યું આવું કેવી રીતે બનતું છે હકીકત મારી જોયેલી વસ્તુ છે बिहार मित्र गंगा नदी पर मित्री वाइफ थी अचानक भूत हो लग्यू तो एटलूज गुजराती बोली शक बीज कई आवड़त न તો એ છે તો બીજી ભાષામાં બોલવા માંડી હિન્દી માં અંગ્રેજીમાં બોલવા માંડી અને પછી નદી આવે ત્યાં કુદવા માટે ભાગાભાગ કરે તે પરાણે અમદાવાદ લઈ આવે ત્યાં સુધી એને લાગવી પડી પછી અમદાવાદમાં એક કોઈ સાધુ મહારાજ એને કઈક સારી કરી આપ્યું એ બાંધ્યા પછી એને સારું થઈ ગયું જોડે જતા એક બે મહિના સુધી જતા જાતે નજરો નજર વાત કરી મૂળ છોકરીને તો આવડતું જ નતું ઇંગ્લિશ અને પોતે સ્ત્રી હતી પણ વાત કરે ત્યારે પુરુષ ની જેમ જ વાત કરેલા નથી આડકવા જેવું નથી આટલું ભડકવા જેવું નથી કોઈ જાત દે દે તમેજો માલિકર્ગે પુરુષો ને કેમ ના થાય સ્ત્રીઓ રાખજે જતા હોય પુરુષો એક વેણી ભાઈ કરા એમની દીકરીને બધાને કે દાદા આવો હું કે સિંહ નો ભગત છું એની દીકરીઓ કહે છે કે અમારે પાત્ર બોલાવડાવ ઠેર છે ઠરેલા છે આ માટે ઠેર ના થઈ એક આયા વડોદરા ગાડીઓ બેસી ગયા એમને અને મુંડ મુંડે ની બીટી નમસ્કાર કરો રૂમ મળ્યા તમારું નામ નહીં અહીંયા તમને દેખાડે દેખાડે એ લોકો આવું આવું કરવું છે પાટીદાર <laughs> વિશે <coughs> <laughs> મે રાખ્યો નહી ઉપડી હું છુંડે છું ન ઉપરી આ બધા ઉપરી હું ખરો પણ મારું વડું થયું એટલે ભય રાખવાના છે મારા જે મસ્ત થઈને ફરે છે ને આપડા ગાદી પતિ વૈષ્ણવ ગાદી ના વૈષ્ણવ ગાદી ને ગાદી માં આપડા ક્યાં છે આપડા હીરાબા અત્યારે ક્યાં છે એ કેવાય ને ખ્યાલ નહ હોવાથી કહીએ ન એનું કહીએ છે થોડા થોડોક તાળો મળે છે લાઈન પાંચ પાંચ ની હોય છે ને નિરંતર ચોવીસે કલાક દુનિયા આવડી નથી આપડી આવી રીતે પંદર દુનિયાઓ છે એ બધી ભેગી કરે એમાં વ્યવહાર સરખો સરખો રહે છે વ્યવહાર માં એક જીવ ઘટતો નથી વધતો નથી સૂર્યનારાયણ ચંદ્ર તારા જેમ જેમ વખત મળતો જાય ટ્રેનિંગ માં આવતા જાય એમ ભારતી બેન પૂછે છે કે વ્યવહાર રાશિ માં આવવા માટે એ લોકો સુ ઈચ્છા કરે કે એમને વ્યવહાર રાશિ માં શિક્ષણ દેહ માં કેટલો ફેરકાય પૂછે છે કે કારણ દેહ ને સૂક્ષ્મદેહ કેટલો ફરક બે સરખું જ કારણ બે દેહ સંસારમાં રહેવાના છે ઇલેક્ટ્રિકલ બોડી જોડે હોય દરેક દેહમાં ઇલેક્ટ્રિકલ બોડી હોય તેને મેં નથી ને તો દવામ જાય ઇલેક્ટ્રિકલ બોડી સમીઓ સેક્યો લોક એટલે પા એને પ્યુટિંગ કરે છે ત્યારે શું કહેવાય બરાબર ને એટલે બોલે ને શું આવા દે પૂછે કે ઇલેક્ટ્રિકલ બોડી એટલે શું કહેવા માંગે છે ઇલેક્ટ્રિકલ બોડી એટલે શું આ આજે ગરમી હીટ છે ને બધી ઇલેક્ટ્રિકલ બોડી છે ચાલુ જ રહ્યા શ્વાસ ગયો બંધ ખાવણ પચાવે લોહી નીચે ઉતારે બધું ઇલેક્ટ્રિક બોડી કરે ખાવન પચાવનાર ગુસ્સો ગુસ્સો બધો ઇલેક્ટ્રિક બોડી ને આવે છે કે આપડે કોઈ વાયરસ અંદર લઈએ હજારો બાર ના જંતુ આવે પ્રેક્ટિકલ ભાષામાં બારના કેટલા જંતુ અંદર આવે બેક્ટેરિયા વાયરસો એ બધા આપણા શરીરમાં જાય છે શ્વાસ માં ખાવા માં ગમે આપડા શરીરમાં પાછા એવા રેજિસ્ટન્સ પાવર ઉભો થાય ને એની ફાઈટ થાય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 તો પેલા અંદર ના પરમાણુ ફરતા હોય ઇલેક્ટ્રિસિટી ચાર્જ થઈ જાય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 એક બે માં તો કેટલા એક બે કેટલા આત્માઓ વાપરતા હોય હા એનો ઉપયોગ એટલે એ થોડું ઇમોશનલ થાય છે નેજારો મર્યા નું એને પાપ લાગે છે ગાડી ઇમોશનલ થાય તો શું થાય ગાડી ઇમોશનલ માં રહે છે થાય શું થાય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 પૂછે છે કે આપણા પૃથ્વી ઉપર નથી પૃથ્વી ઉપર જ છે બીજે ક્યાંય નથી કોણ ક્યાંય એવું બધા પ્રયોગ એવું બતાવે છે એટલા બધા સાયન્ટિસ્ટ પ્રયોગો કરી દે છે પંદર દુનિયા છે મનુષ્ય લેવા લાયક બીજી બીજી મારે થી આ બીજા લોકો ને માટે સેવા કરવી છે કે સેવા ઇ الدنيا તો બસ એ બધી દુનિયા ક્યાં છે બધી આને ઇ સેવ રહેનો વાતાવરણ જો હોય તો રહી જશે કે નહીં હું ઇન્યુસ મત શકું થોડું ઓર ગણના કરીએ મત શકું શી ખબર પડે બધા શું વાત બધું સાયન્ટિસ્ટી વસ્તુ છે કોર કોર કોમે બડે દે ફામ પડે ને પુછે કે તારું બેરિયાતા આંગે ધૂંકે હા એક વખત સબ પ્રકટ કરો મેં કી તને સલુ નો નો પુલછા દેન પૂછ્યા ધૂંકે તું સુજેમ ધૂંકે તું સુજેમ ધૂંકે લાઈટ આપે એમનું બોડી દુનિયામાં હોય સૂર્ય છે ને એ તો એક વિમાન છે એની અંદર સૂર્ય તેને